પોતે જ નહી છે પોતે નહી છે આ જ ભાન પરમાત્મા થાય પોતે જ્ઞાતા પોતે કે હું જાણું છ કે પાછું કરું છું હું કે કરું છું અને જાણું છું બે બોલી એનું નામ ભયંકર જ્ઞાન હતા કરું છું અને જાણું છું બોલે ભયંકર જ્ઞાનતા નહીં પોતે જ નહી થઈ અને બીજા જ્ઞાન ધર્મ યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ જોઈએ કોનો જોઈએ હા તે મારા બાળા ના હોય પુસ્તકો ના હોય પુસ્તક ભણતો માણસ હોય પુસ્તકો ચાલે ભણી રહેક કેવું સંચિત કર્મ બધા ખાલી પ્રારબ્ધ કર્મ ભોગવવાનું થોડું રે કર્મ નષ્ટ થાય ખાતરી કેવી રીતે થાય કર્મો નષ્ટ થયા ખાતરી શું કર્મ નષ્ટ થયા તે હા તમે ભી કહો છો અને બરફ રૂપિયા થયા નથી અને પાણી રૂપિયા છે એ વગરી ગયા ખરા માલમ કેવી રીતે આપડે ખાતરી શું કર્યું છે શ્રદ્ધા કે આપણને એ થઈ ગયું તેથી આપણને આ બધું લક્ષ દિવસ પણ બેબાન પણ ના રહે નિરંતર જાગૃતિ રે આ નિરંતર જાગૃતિ ધર્મ છે નિરંતર જાગૃતિ એ તમારે પેલા પેલા બળી ગયો એટલે નિરંતર જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ નિરંતર જાગૃતિ પછી કેવાયું આ નોકરી ભલે બધા ભણેલા જેવા ને કોણ નોકરી આપે એ પણ આપણને બધા સ્થિર કરવા માટે સ્વાધ્યાય ની જરૂર ખરી જે આપણા છે છે જે જાણવા ખરું કુદર્શન કુદર્શન થયું ફરી ગયું દસ થી દેખાય કર્યું છે કુદર્શન એ ખોટું નથી કારણ કે જેની ભાગ જે આવે જેન્ડર્ડ તે પાછળ થવું જ રહી છે સુદર્શન માં જવું પડશે તો દાદા એવું સમજો છું કે સુદર્શન થી કુદર્શન દેખાય છે હા તમે જે દર્શન આપ્યું છે તેનાથી આ કુદર્શન છે તેની વાસ્તવિકતા સમજાય છે આ દુનિયામાં બે પ્રકાર ના બહુ છે એ ચાર્જ બહુ બંધ થઈ ગયો તો ડિસ્ચાર્જ મોજ હવે ડિસ્ચાર્જ બહુ હોય ચાર્જ મો તો બંધ કરી દીધો છે કરવાનું ભાવુ એ કયા કરે ના મનકા કરવાનો ક્યાં નો કરવાનો છે અહંકાર મમતા નો સંસાછા મૂછા હોય છે તમને મૂર્છા શું સમજાવ્યું મોહ પહેરી છે તે ફાટી જાય તો કશું ના ફાટે કશું મોહ નહીં એનો મોહસે થાય પછી પાંચસો થાય ત્યારે પડે છે પડે એકદમ બહુ હે પડે તો પછી આ વસ્તી ગમે ગમે વધે પણ પછી હાની થાય ત્યારે એકદમ થઈ જાય આગળની ચિંતા કરે ખર્ચા સારા કરેલીઓ સર નથી લાગ દેખાતું નાસિકર કહે તારીફેટર કહે આવું બધું શીખવાય લોકો આમ ધમ ના લેખાય બોલ્યા ગીતા કયા આધારે બોલે વેદો ના આધારે કૃષ્ણ ભગવાન નહીં બોલે કૃષ્ણ ભગવાન છે જ્ઞાન થશે કૃષ્ણ ભગવાન વેદ આધારે છે એ તો કે એ કે છે આત્મા તમે ઓળખો એ આત્મા એ કે ભગવાન છે ભગવાન બધા છે એનો અર્થ એવો થયો કે વેદ સ્મૃતિ ઉપનિષદ એ બધા કરતા દોહન જે છે વસ્તુ એવું ઉપકારી છે મૂળ વેદમાં ભગવાન કરતા નથી એવું લખી વેદ એ માન્ય કર્યું જગત અનાદી અનંત છે જૈનો માંથી પેલા તીર્થંકર થાય એટલે વેદ પાડી આપે વેદ જુદું એટલે ઋષભદેવ કરી આપ્યું હશે એવું છે ને કે એક આ પ્રત્યક્ષ માર્ગ છે બીજો પરોક્ષ માર્ગ બેડે છે પણ એ પાડે શું ના પહોંચી હું હા સાથ ના લઈ જાય તો પછી એ જે પેલા બીજા માર્ગ પાડી આપ્યો એ માર્ગ એ કોઈ મોક્ષ ગયેલો એ બીજો માર્ગ પાડી આપ્યો બે માર્ગ બીજો માર્ગ જે તીર્થન કરો પાડી આપ્યો બીજો માર્ગ પાડી આપ્યો છે પછી તો એક જ છે પછી ત્યાં પછી એક જ છે પછી એક જ છે બંને જગ્યાએ બુદ્ધિમાંથી શકે પણ વિરોધાભાસ હોય તો વિરોધામાં ધારે પુસ્તક વાંચતા હોય આવું ઘડેડ છે તરફ રાતે છે તારે કશું શીખવાયું નથી આપડો કોઈ શીખવાય નથી કે તારે અને હપ્તા ભર્યા કરવાના બાર મહિને હા શંકરાચાર્ય શંકરાચાર્ય બુદ્ધિ માં ગયેલ આગળ પણ એમણે કઈ સમકિત બુદ્ધિ થી આગળમાં પોતાનો માર્ગ મિથ્યા તો નહીં આ મિથ્યાત્વ છે જગત જગત મિથ્યા છે પણ જગત તો મિથ્યા છે ના મિત્ર નહીં સમજે નિથ્યાત્ ને સમજે રહ્યા જોઈએ પણ મિત્રતા ને પાર નથી ગયા પણ અમારું સાચું છે તાતા પુરુષ નથી એ વાત યાદ ના જાય અમારું સાચું એનો અર્થ જ નહીં ને મિનિંગલેસ નહી આગ્રહ કરવો પડે કેવું આગ્રહ આગ્રહ અઠાગ્રહ દુરાગ્રહ બદાગ્રહ એ બધું સત્ય નો આગ્રહ કરેલું હિસાબે કરેલું એમને સનાતન ધર્મ સ્થાપના કરવા માટે એ કાળ જેવો હતો કાળ ને અંદર આખું એમના મન જે શું થયું જૈન હિન્દુ ધર્મ ડૂબી જશે બધા જૈન બનાવવાની ભાવના હોય એવી ભાવના તમારે આદિ ગુજરાત થાય કરો તો બધું મતદાર hmm. આ મતા એ મતા સત્ય રીતે માનતું નથી એ દર્શન માં કોઈ મહાસાગર આવે મીઠો નહીં આ ભુજ ના દર્શન માં શું મારે છે આત્મા આપણે જે વાત કરતા હતા તે વખતે જે આત્મા હતો તે વાત કરતા એવો ચેતન ઉત્પન્ન થાય છે એવું માને છે શું થાય છે ઉત્પન્ન થાય છે ને થાય છે એવું માને છે એટલે ચેતન ક્ષણિક છે એવું છે શું કે છે બઉ બઉ નજીક હતા આમ તો રહેવાનું બિહાર માં જેગાહી થાય ભેગા થાય બોલે બોલે બુદ્ધ કરવું જોઈએ વ્યવહાર સંકેત થાય વ્યવહાર સંકેત એટલે શું આ બધામાં કયા દેવ સુધી મોક્ષ લઈ જ સમજણ આવી જાય ફક્ત વિતરા લઈ જાય છે એવું એને ખાતરી દે ત્યારે વ્યવહાર સંકૃત થાય અને પછી કઈ પણ શબ્દો થી શબ્દો થી અને સંબંધ સાહેબ સાસુ સંકેત થઈ ગયા શુદ્ધ સંકેત શુદ્ધ સંકેત આપડે પરમાર પણ એ તો આગળ ગયેલા નહીં ગયેલા નહીં બુદ્ધ ભગવાન આગળ ગયા કોઈ સંકિત જગ્યા ઓળંગી ગયા જગ્યા ઓળખી તો સંકેત નહીં પણ જગ્યા ઓળખી ગયાત એટલે રીતન નો શીખવો બારીક કલમ પાર પણ સંકેત નહી એમને સીધું નાણા જ થઈ જતા બુદ્ધિ ખરાબ પેલા કદમ બેઠા ત્યારે બુદ્ધ ભગવાન કેવી રીતે સામુ લઈએ સુખી માણસે જુએ એ લોકો એની સામેનું લઈએ દુઃખી ને જોયું હવે સુખી માણસે જુઓ ને ઉત્પન્ન બઉ વેદના એ તો થતી ગૌતમ ને બહુ વેદના થતી વેદના બધું જોડી ને સુગર નહીં આપે લઈએ શરૂઆત માં છોડી દીધેલું દાદાથી પછી બુદ્ધિ ના ટોચ પર ગયા પછી સમજ આવી હશે ને આ વેદના પછી ખબર પડી પેલા વૈરાગ ઉત્પન્ન થયેલો અહિંસા છે ને પેલા બધું થાય અને અહિંસા ના સામ્રાજ્ય કોઈ દાડો હોય શક્ય કેવાય આમ નઈ જે જાગૃતિ છે પૂરી આવશે પરમાત્મા પરમાત્મા દુઃખ ને સંસારમાં બે દાખલા અમદવાર છે કે કોઈને ચિંતિત કોઈ જી માત્ર દુઃખ ના હોય અને કઈક આપડીમાં હોય તો આ લોકો કેમ આપી દેવું એ ભાવના ભાવના પૂરી થઈ ગઈ રાખો બધો જમકી ગયો આ બાદ બધા ખોટા બધા રીતે ઓઠાનાર કઈ ને કઈ પૈસા તો દેવામાં જ આવે હવે તો દરેક ધર્મ સંસ્થાઓ એવી થઈ ગઈ છે કે પૈસા ભેગા કરી કોલેજો બાંધવી હોસ્પિટલો કરવી આવું જોઈએ અત્યારે વધતી જાયતા જાઓ જે લોકો ડગાખોર થઈ ગયા છે કેવી રીતે થઈ ગયા એમના હાથમાં છે લોકો જે ડગાખોર થઈ ગયા છે એમના હાથમાં છે આક્ષેપ નથી કરતો એમના હાથમાં નથી પણ વિગત હકીકત જે બની છે બોલવું તો પડે ને વ્યવહાર માં એમના હાથમાં એટલે એનો ફળ અવરું જ આવે ને કારણ કે એત અહેમદ હું કરું છું એવું જ આપડે કઈ એમના હાથમાં નથી એમદવા ને હું કરું છું તમે એવું જાણતા સમજ અરી નુકસાન તો થાય ને સમજ ના હોય કારણ કે બધા સરખા એમ કેવાનો પ્રવાર શું થાય છે એક ડિગ્રી બે ડિગ્રી થી એક ડિગ્રી પર દેખાય જેવું દેખાય એવું કઈ આઠ ડિગ્રી પર બધું સરખું જ દેખાય જુદી જુદી દેખાય આ બધું પરાપૂર્વ થી જે ચાલતું આવ્યું હોય દાદા એનું એ જ બોલ્યા કરે કે ફળ તો બોવ જ પડે ને પેલા